આ તો બધું જ સિવાય બીજો કયો બઉ સારો છે મનુષ્ય ભગવ કર્મ કરવા માટે છે મનુષ્ય ભગવાન માં કર્મ બાંધી શકે છે મહાર્થ બાકી બીજા કોઈ અવતાર માં કર્મ બાંધતો નથી બીજા બધા અવતારો માં કર્મ ભોગવે છે તો બાંધતો નથી અને મનુષ્યમાં કર્મ બોંધે છે ખરો અને ભોગવે છે અને આ ગાળો બેસ્યો જાનવરો બાદરો બધા દેખાય છે આ દેવ લોકો દેવ લોકો એને કર્મ ભોગવવાનો કાલે એને કર્મ કરવાનો અધિકાર નથી કરવાના અધિકાર આ મનુષ્યોને लगभग तो कर्म थताज के लग तो कर्मो सारा थी सारा खारी… बदा खराब भोगव कर्मो भोगवे बीजा नवा कर्म बंधावा બંધાયા જ કરે કોઈ જગ્યા સારો છે બીજો ત્યાં બે જાતના ભાવ અહી જો દેવું થઇ ગયું હોય એટલે ખરાબ કરવા બંધ હોય નામ દેવું ડાબી તે પછી આ દાદોરો જવું પડે ડેબિટ ભોગવવા માટે સારા મનુષ્ય મોટા ઉમટી જતા મનુષ્યો થાય તો સુખ કાયમ સુખ હોય એ ભોગવી પાછો હતો તેવો તે નહી દેવ ઘટી જાય ક્રેડિટ ના સુખો ક્રેડિટ ના સુખો ભોગવા માટે ક્રેડિટ પૂરી થઈ ગઈ લાખ રૂપિયા પૂરા થઈ જાય છે એમાં તો એટલો કર્મ ભોગવવાના પૂરા થાય જ નહીં ને એવું કે છે કે નાનું સરખું કર્મ ભોગવવા માટે ઘણો ટાઈમ જોઈએ તો કે આ મનુષ્ય ભાવ જે બધા કર્મો છે એ પૂરા થાય જ નઈ ને આ ભાવ કર્મો છે એટલા માટે તો આ બધું એરોપ્લેન નીકળ્યો ગાડીઓ નીકળી ને તોય પૂરા થતા નથી આખા માં તો હવાનો હાથા નીકળ્યો દસ વાગ્યા તોય કર્મ પૂરા થતા હોવાનો ખતમ થઈ મળતો બપોરે છોકરા ને બાપુજી ક્યાં ગયા તે ખબર નઈ હોતી છોકરા ઉઠે ત્યારે ભાઈ ઓફિસ માં છોકરા રાતે પછી આવે ઓફિસ છોકરા ગાંધતા નહિ બાપુજી છે રવિવાર રવિવાર બાપુજી એટલે આવે એટલે આ બધા કર્મ કર્મ બહુ વાંચ્યા છે પણ તે કર્મ તો ખરાબ થયે જુદકો અવતાર પૂરો થયે કર્મ કરાશે જાય બીજો ભાવ પાછો ભોગવવાનો છે બધા ભાવ કરતા મનુષ્ય જન્મ નો જે ભાવ છે એનો કઈ ટાઈમ લિમિટ વધારે ને આયુષ્ય વધારે ને એ બીજા બધા ભાવો કરતા આ ના ના સુપર હ્યુમન હોય તો દેવ જ થાય તો દેવ થાય કે જે પોતાનું બીજા લોકો ને આપી દે के तो माते सुख को भोग सुख, सुख ना होता सुख आप करोड़ो एक એ પોતાનું સુખ બીજાને આપી દેતો હોય સુખ ત્યાં સુધી માણસ હતા અથવા તો કરોડો માં બેચારો નીકળે અથવા તો દુઃખ દુખ ના આપે તો આવ્યો બીજા ને ના આપે બીજાને કઈ પણ દુઃખ ના આપે તો ફરી મનુષ્યમાં આવે સારી જગતી માં સારી જગ્યાએ કે જ્યાં બંગલો ફિયાર હોય कर लुचे करे चोरी करे मनुष्य भवजे हलता चलता बोलवा खावा पी जु बदा म कर्मज बनाता है क्या मनुष्य भव એવું નહી ખરાબ બંધાય એવું કઈ નિયમ નથી તો પણ પુણ્ય નું બંધન ભી પાપ થાય છે ને શું કે પુણ્ય નું બંધન પણ પાપ થાય છે પુણ્ય નું બંધન એ પણ પાપ થાય છે આપવું કઈ પણ ધકો ખાવ વગર પૈસા ધકો ખાવ તો એ પોઈન્ટ બંધ થાય વગર પૈસે વકીલો હોત એ આપે છે વગર પૈસે એ આપે સર આપે તો એ પોઈન્ટ બંધ એટલે પોતાનું આપવું એમ નું લઈ લેવું નામ પાપ એટલે પૂન એટલે આપણા ધારા પ્રમાણે થાય અને પાપ એટલે એના ધારા પ્રમાણે આપણે ફરવાનું કાપના ધારા પ્રમાણે આપડે ફરવાનું થોડું પણ પૂન કર્યા છે તે અહીંયા તને બે થકે તો બેઠો ખાવા પીવાનું આપણને ઓછી મહેનત મળે છે મધુરો કેટલી મહેનત કરે છે ખાવા પીવાનું હજ ના પડે રાતે કચલું ભૂકે થાય તાર થાય ફોન કર્યા વાંધો વાંધો ને બધું ખુલાસો ખાઈ લેતા ખુલાસાપ પછી વાર લાગે શું ભાઈ દિલીપ તાર નામ ને કેટલી રૂપ છે ઘેર પછી શું આવો વધારો એમ કરવો એમ મારા બાકી હોય તો રસોઈ કર ને જમાડી દઈએ દઉં એમ પાંચ હોય જગા જ્યાં સુધી હોય ત્યાં સુધી વેલકમ કરીએ ના હોય તો સમજી ને રહેવું પડે ને સમજવું પડે ને પછી ચલાવી લેવું પડે તારો ધર્મ સારો કે બાકી અહી અત્યારે તો લોકો ના પહોંચે પહોંચે ડોક્ટર હા ડૉક્ટર મોડે કે ડોક્ટર મોડે કે આવો પધારો પણ મમ્મી એમ થાય કે અત્યારે કસી મુ આપડે પફર જેવા આમ થી આપડે વાપરું જતી રે અને ઘર વાળી ત્યાં એટલે ડફડા ડફડાઈ કરતી કરવી જોઈએ ઘરવાળી સપોર્ટ કરતી હોય ક્યાં નથી કંટાળી વાત કહોથી આયા વાત કરાવે आम, आम होड़े है, मन हाल आय बैरी कटकट करती है तो मत थे सुधारो सुधार नहीं, नहीं।, नहीं कर सुधारी झगड़ो बेहमानी मिलायु लीधी झगड़ो थे घर वाली ये कर्म बंदाई के नहीं। ने कर्वा રહોડા જઈને બે હારીઓ મેં એવી જોઈ છે એને જેનો મો હોય તેની વાત કરી તો પત્રિ ને માતા જોડે જો આવીશ કે પણ આપલો મારી આવૃ રાખે મારા ખાસ છે કે ભાવ થી તમારી ભાવે જ કર્મ બંધાવે તો ચાલે પણ કે કર્મ બંધાવાનું તો અટકે નહીં ને ના આપડે દારો ભાવ બગાઈએ તો કરું કહ્યું ના દારું કોને બંધાવ્યું હું ભાવ નહીં બગાડું પણ ઘર વાળી ભાવ બગાડી નથી ભાવે કરે છે તમારે બાર જા ને કરવો હતો ગયા જુદા કરુદા ભોગવવાનો के के कर्म बंधाता बंधाई अरे ज्यादा बंधा तो ये शु के आया बराबर है खराब कर्म बंध्या पग ने बदले चार पग वाला भव मे तो चार पग पी ना कोई भव नहीं हो आए, तो देवगति વધારે ગુસાયા કરે છે આગળ આવો તમે મનુષ્ય કર્મ બાંધે છે એમાં જો લોકોને નુકસાન કરનારા લોકો ને દેનારા કર્મ હોય તો तो जनावर मैं नरक अपना अरे मा, मा जो कर्म न करे बिलकुल न करे तो मुक्त जाए मनुष्य मोक् जाए बीजे कोई जगह मुक्त ना कर्म न करे तो કર્મ ના કરે એવું જોયેલું કર્મ ના કરે જો કર્મ નથી કરતો એવું ના તમે જોયેલા કર્મ ના કરે એવા એમ જોયું એમ જોયે પોતે કર્મ કરતા ના થાય ભોગવે એટલું કરતા ના થાય અમારે ત્યાં આવે અહંકાર હોય ત્યાં સુધી કર્મ ના કરતા અહંકાર કલાસ થી તમે આવો ત્યારે ખબર પડે એક સર કાલ થી આવ પણ આ કર્મો ઓછા બાંધવાનો સવાલ આવે ને હા તો રસ્તો બધા દેખાય છે બહુ જાતનો સરસ રસ્તા ઓછા કરતા કરી પણ તો આવો તમ લઈ લેજો એની સાથે के मोटे बदाने सुख जो बदा ने गुख ले तो दादा जो मानस सुख आप सके अरे सुख लाई सके कारण के दरेक ने सुख इच्छा है सुख तो जुओ ने आ तो दिलीप शू સાચી વાત છે આ નામ આ શરીર નું નામ દિલીપ પાડેલું તું પોતે દિલીપ નથી તું તો એમ કઉ છું મારું નામ દિલીપ છે એવું કઉ એટલે તું જુદો છું આનાથી એટલે તારી તું પણ છું જાણવા માં આવે તો બધું કાયમ સુખ મળી જાય નહિ તો આરોપી છે તું એ જાણતો નથી અને હું દિલીપ છે માની બેઠો છું દિલીપ તો બરોબર ઓળખવાનું સાધન છે બધા લોકો કે આ દિલીપ છે તારે રીતે આવું કે આ દિલીપ છે પણ મારું નામ છે હું નહીં કહે કે જો હું ને જાણે તો નિવેડો આવે પછી કર્મ બંધાય ને દુઃખ એ એટલે તો આવું જ કરી આપી છે અને હિતેશ અને કે ચંદ્ર સારું તો બે જન તો છે ને બીજા ધર્મ જીવો ઉત્પત્તિ છે અનેક કારણો આપ્યા દાખલા તરીકે મનુષ્ય ઉત્પત્તિ અમુક ધર્મ ભગવાને આ સંસ્કાર બનાવ્યો પણ જૈન દર્શન માં છે કે જીવો ઉત્પત્તિ પાંચ મહાભૂતો થઈ છે ભગવાને સર્જન કર્યું નથી પણ આ પાંચ મહાપૂતો કેવી રીતે ઉત્પન્ન થયા અને આત્મા નું સર્જન કેવી રીતે થયું હવે સર્જન કોનું કરવાનું હોય કે જીભ બનાવવાની હોય તેનું કરવાનું હોય પણ મૂળ વસ્તુ છે આત્મા એ ચેતન એ મૂળ તત્વ છે અને અવિનાશી તત્વ છે એ સહયોગ દેખાય એવો અસહયોગી છે પોતે મૂળથી સ્વાભાવિક આત્મા છે એટલે સહયોગી થતું થાય તો એ નાશ થાય જાય પોતે અસહયોગી છે અવિનાશી છે એટલે એને પાંચ ભૂતો જરૂર જ નથી પાંચ ભૂતો થી શરીર બનેલું છે અને તે બારી મૂકી પાંચ ભૂતો મળી એ આત્મા ને નહીં આત્મા ભરે નહીં કહે નહીં એ આખા ચેતન છે અને પાંચ પૂર્ણ અચેતન છે એ બની જાય ભગવાન કરી નથી ભગવાન ઉત્પન્ન કર્યું હોય તો ભગવાન ઉપરી હોય અને ઉપરી હોય તો કોઈનો મોક્ષ થવા ના દેડ ઇઝ ક્રિએટેડ ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યુ પોઈન્ટ Not by fact. God is created as correct by Indian viewpoint, not by fact. By fact, the world is a puzzle itself. The world is a puzzle itself. God has not puzzled this world at all. Only scientific circumstantial evidence is. <laughs> it is our viewpoint that is very important. If you are not aware of the science, you are not aware of it, God is created. It is our viewpoint that is very important. એ તમારું વ્યૂ પોઈન્ટ છે નહી કે વાસ્તિકતા છે એના આદમ ને એ થી એ ઉત્પન્ન થયું તો આડમ ક્યાંથી ઉત્પન્ન થયા પછી એને મા તો જોયે ને એમને મા થાય ખરા કેવું લાગે આદમ કોણ છે આદિમતી નામ જણાવો તમે શું નામ દુષ્ય દેવ ભગવાન એ આદિનતી તમામ ધર્મો ના મુખ કેવાય આદિમતી તે આદિમ આદમ તરીકે થઈ ગયા અને તેથી આ બધી વાત સારી છે મુસ્લિમો એ બંને આદમ તરીકે સ્વીકાર કરે અને આપણે આદિમ તરીકે સ્વીકાર કરી ને આ મનુષ્યો તો ગોદળો ચેતન ચેતન નાશ થાય જ નહીં આ સહી નાશ થઈ જાય પંચો ધાતુ ધાતુ નું બનેલું જ તે રહી જવું ખારી ગયું જતો એ તો અહિયાં રહી નહીં કચ્યું બાપા વાળા એટલે નીકળી ગયા અને બીજી પામ ન વર્તે ત્યારે પરમાત્મા થતો જાય પછી પૂછે છે ભાઈ મેળવાની ખુબ ઈચ્છા છે ઈશ્વર શું છે ઈશ્વર ની પ્રાપ્તિ ની આ બધું સમજવાની ખુબ જ ઈચ્છા છે આપતી ભગવાન ની થાય તો ઈચ્છા છે જય સશિંદુ નામ ગુણિયલ મિશ્ર ચેતન મિશ્ર ચેતન ચેતન ને જળ ભૂતગળ ભેર છે નહી પણ એમાંથી પાવર ચેતન પાવર એટલે આથી પાવર ઉત્પન્ન થયેલો નોર્મલ નો ખરાબ નાખે એમ કોઈ પચાસ હાજરો જેટલા બગાડે એ ઉડા જાય હવે એ ઈશ્વર એ તમારું સ્વરૂપ છે અને ગુણ્યાંદર તો તમારું નામ છે તમારું નામ ગુણિયલ બેન છે નહીં કે તમે તમે તો આત્મા છો પણ એ આત્મા નથી ત્યાં સુધી તમને આ પ્રાંતિ છે કે આ ગુણિયલ બેન હું છું તો ઓળખવાનું સાધન છે લોકોને ઓળખવા જોઈએ તે હારું નામ પાડેલું તમારું કે આ બેન ને સીધું ઓળખશે એ તો ગુણિયલબેન નામ કે ઓળખશે પણ તમે પણ માની લીધું કે ના હું ગુણિયલ બેન છું એ તમારી ભૂલ છે તમારે કોણ છે સેલ્ફ રિયલાઈઝ કરી લેવું છે શું તો એનું વર્ણન આપડે કરી શકીએ નહીં એટલે એના વર્ણ મૂકીએ તારે એ કે સમજી ગયું હવે એવું આત્મા નો અનુભવ થાય આત્મા પ્રાપ્ત થયો કેવાય નહીં તો આત્મા એટલો બોલબોલ કરીએ કે અનુભવ થઈ શકે આત્મા બુદ્ધિ વાળા હોય આત્માનુભવ એને બુદ્ધિ વાળા ના અનુભવ પોતાનો હોય જ નહીં અને બુદ્ધિ વાળા હોય ત્યાંથી આત્મા અનુભવ આપડે ફાયદો મળે નહીં જ્યાં બુદ્ધિ ના હોય ત્યાં આત્મા અનુભવ થાય સર્વ દુઃખ થી મુક્તિ થાય સર્વ સંસારી દુઃખ આડે નહી એનું નામ મુખ એટલે તમારી જંખના પૂરી થઈ જશે અહિયાં કામ અનુભવ કર્મ બંધાતા નથી કર્મ ભોગવવા પડે છે કે જે જીવ ને કર્મ બંધાતા નથી જન્મ નો થાય તે કયા કર્મ તો જન્મ જ્યાં થયો જ્યાં બીજે જન્મ થયો તે કયા કર્મ ના હિસાબે થયો ભોગવી લીધા મનુષ્ય પશુ યોની માં ભોગવી લીધા દેવ યોની માં ભોગવી લીધા તો અવતાર આવ્યો તો ગાય નો અવતાર ભોગવે ધી ગો થઇ જાય ત્યાર પછી બકરી અવતાર આવે એટલે આબો એવું નઈ કે ગમે તે અવતાર હિસાબ હોય તે પ્રમાણે આવે હિસાબ હોય તે પ્રમાણે ડિઝાઇન હોય એ પ્રમાણે પછી આ ગોતાર એટલે બધું જો એટલે મનુષ્ય જન્મ પાસો અહીંયા આવે બીજે કહીએ જવાનો રસ્તો ને અહીં આવે ને અને પેલા એક અવતાર બીજો અવતાર થાય એમાં કર્મ કરવાથી નઈ થતો એક મનુષ્ય લાયક નો કર્મ ચિલક રહે છે દેવગતિ માં જાય તો મનુષ્ય લાયક નો ચિલક તો એની પણ હોય એટલે ચિલક ના આધાર પા એટલે આ શિલક રાજી ને આ બીજા બધા કર્મ ભોગવા જાય મનુષ્ય જીવન ચાલે છે એનું જીવન કઈ રીતે ચાલે કયા કર્મ આધારે એનું જીવન ચાલે કર્મ માનુષ ના તો કર્મ શિલક છે આ તો આ સિલેક તો આપરી પાસે છે જ પણ આવી સિલેક્ટ વધી ગયોગવિ આવો પાછા અહીંયા આવો કે દીકરી કે આ તો સિલેક છે જ આપણી પાસે આ સિલેક તો ખૂટે એવી નથી આ સિલેક ક્યારે ખૂટે કે જયારે કરતા પદ છૂટે ત્યારે છૂટે ત્યારે મોક્ષ જાય જયારે આ સિલેક ખૂટે એટલે મોક્ષ ચાલે જાય નહીં તો કરતા પણ અહંકાર ખલાસ થાય એટલે ભોગવીને હોય પેલું જો ક્લિયર નથી થયું દાદા કે અહિયાં બીજી બધીઓ માં ફોડી ને પાછો મનુષ્યો આવે આવે તો એ કયો છે ક્યાં આગળ જન્મ લે માછીમાર થયો છે એટલે જે સામાન છે ને આપડે જે બજાર માં જઈએ છીએ બધા ઘેર બધા કામ પસાયર આવી ઘર છે અહીં જયારે અહંકાર ખલાસ થઈ જશે તો અહીં પણ લઈ રહેવાનું મોકતો બીજા અવકાર માં અહંકાર વપરાતો નથી ભોગવાનો છે અહંકાર ના હોય દેખાય ખરો આપણને કે આ મોડો અહંકાર છે પણ એ દિશા અહંકાર સાતો અહંકાર નથી અહંકાર સાતો હોય કર્મ બંધાય એટલે અહંકાર લઈને પાછો આવે છે અહંકાર જો ખલાસ થઈ જાય મોકલી નરેન્દ્ર શાહ કર્મ બાંધવા ના હોય તો જ્ઞાતા દસા કેવી રીતે થવાય દેહાદ્યાસ છે દેહાદ્યાસ કોને કેવાય નરેન્દ્ર અને આ બધું હું કરું છું દેહ આત્મા માનવો દેહ આત્મા બુદ્ધિ રાખવી આત્મબુદ્ધિ કરવી એક જ્ઞાતા દશતા અને આ દેહાદ્યાસ કરવો હું જ આત્મા છું તેના અધિકારમાં બંધ થાય અને પોતે આત્મા થાય તો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય આત્મા નો સ્વભાવ જ છે બધી જાત ના લક્ષણ આવી જાય પોતાની અંતર હું કોણ છું એટલું થઈ જાય ઉકેલાઈ ગયા આપડે જ્ઞાતા દ્રષ્ટા ની થિયરી જાણતા હોઈએ પણ જો અંદર નો રિસર્ચ કે ઘણા વસ્તી નથી બધી જવાબી બધી થિયરી બતાવી શું કામ કરે પુસ્તક વાંચ્યો છે એમને કહ્યું છે કે સદી અને મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવશે જીવ ના બંધન એટલે કોઈ સજીવ એટલે ભગવું જનાર્થ નો ઉપયોગ છે શું કે છે નિશ્ચિન જનાર્થ ના ઉપયોગ એટલે ક્ષણ પણ આ બીજી કઈ ઉપયોગ જ નથી એવા સત્પુરુષ હોય અને વાણી વાણી સાથે નિયંતાસ્ત્ર માં નથી સાંભળ્યા નથી છતાં અનુભવ માં વાણી હોય અંતરંગ સહા નથી ગુપ્ત આચરણા હોય તો ત્યાં આગળ તું જે બધું જ ન મળતી અને ત્યાં જો મોક્ષ ના મળે તો મારી પાસે લેજે એમ કહીશું માટે ત્યાં આગળ જઈને આપડે માગી લેવું એટલે અમારે ત્યાં આઈન્ટ માગી રહી આપી રહી છે જાણકાર નાળીઓ એક એક થી ચડે આ બુદ્ધિશાળી પણ જેને બુદ્ધિ ના હોય તે જ્ઞાન કિંમત ના રહી હવે આ પેલા ભરેલો છે આપડે ભાવના થઈ ગયા કેમ કઈ બધા ગમે આત્મા પ્રાપ્ત થયા પછી જ ના ગમે એવું બને ગમે સામે ધમાલ ચાલા છે જો ના ના કઈ ફરક નથી પડતો થતો નથી બાર રૂપિયા બાર પંદર રૂપિયા કિલો હા વિજ્ઞાન છે આત્મા થયો નથી પણ આત્માની જે જાગૃતતા છે એમાં આત્મા ભેળસેળ નથી થયો પણ આત્માની જે જાગૃતતા છે એમાં ભેળસેળ થાય છે ને એમનું કહેવાનું છે આવરાઈ બસાઈ આવરાઈ જાય છે પછી ખુલ્લું પણ આવરણ ખુલ્લા બંધ થઈ રાખે છે કે જે આવરણ ખુલ્લા બંધ થયા રાખે છે ને અનુભવ થતા આવરણ ખુલતા જાય છે એટલે કેવા ખુલતા જાય છે એક ઇન્દ્રી એકવું પડે એટલે એટલું એના દિવાળું મળ્યા કરે ઝાડ વાળ બધા એક ઇન્દ્રી જીવો ત્યારે એટલું મળે એટલો આધાર મળે નઈ પછી બે ઇન્દ્રી પાંચ ઇન્દ્રી મન બુદ્ધિ હવે આવરણ ઉતારવાનું છે બુદ્ધિ બુદ્ધિ આપણે પોચે આપડે બુદ્ધિ એ જોઈએ ને આ બુદ્ધિ બુદ્ધિ પહોંચે એટલે આપણે એના આવરણ કાઢી શકીએ પણ આવરણ મુક્ત પુરુષ હોવા જોઈએ પોતે આવરણ મુક્ત હોય તે આપણને આવરણ કાર્ય શાંત પણ બુદ્ધિ ના હોય બુદ્ધિ ના હોય એટલે એ કોઈ હોય ત્યારે એ આવરણ મુક્ત પુરસ્કે જ્યાં આપણને આવરણ મુક્ત થાય તમે કો એવી રીતે કરી આપે તો આપનું નામ શું જવા જવા દેહ નું નામ પોતે માની લીધું એટલે રોંગ બિલી કુદ થઈ રોંગ બિલી દેવા હર મુદાસિ ફસવાંગલી અને ફસવાંગલી ગુબી થઈ તે આ ગુબી બીજી રંગ દિલી પર કેટલી વિધે આ બાયનો જણી થયો સુગાન થાલે સેવાના મામા સંગલ કાગો દેરી ધ્યાત જેતી રાંગલી કોબી અને રંગ દિલી પર આ નડે રાંગ દિલી કોનો આરંગ પેહી એનો આરંગ થઈ ગયો હવે નક્ષ પર એ રાંગલી પર તારે પ્રચાર કર્યા છે આપીએ રાઈટ બીડી બેસાડી નિવેડ આગળ મુક્ત પુરુષ મળે તો નિવેડો છે દે કરોડ ઉપાય કરોડ આવતા નથી પોતે બે જ આખું જગત ઉઘાડી વાસો ઊંધી રહ્યું છે કે જાગૃતિ નથી એટલે પોતાના હિતમાં વધતું નથી નિરંતર પોતાનું હિત કરી રહ્યું છે જાગૃતિ જાગૃતિ લાવી નાખીએ નિરંતર જાગૃતિ જાગૃતિ નિરંતર માં લાવી નાખીએ પણ હટે ગયું છે બે આવરણ ને કર્મ અને શરીર શરીર કે છે બે આવરણ ને કર્મ અને શરીર બે આવરણ ને એમ પૂછે છે કે બે આવરણ કર્મ અને શરીર બે આવરણ કે આત્મા ઉપર બે આવરણ એક કર્મ આવરણ ને એક શરીર આવરણ ના કર્મનું આવરણ શરીર એ કર્મ છે બે આવરણ એક જ આવરણ છે બીજી કોઈ છે આપડે અહિયાં આગળ માનીયે નામ જવાહર આત્મા માં આટલું બુદ્ધિ નથી એને દેશ માં આત્મ બુદ્ધિ છે માટે દેહાદેશ આ બુદ્ધિ આત્મા માં આત્મ બુદ્ધિ થાય તો મૂળ સ્વરૂપમાં આવી ગયું દેહાદેસ એટલે શું દેહમાં આત્મ બધી દેહ તેજ હું નામ તો કર્મ શું કરે તો કે છે કર્મ શું કરે કર્મ શું કરે તર આપે છે આયા છે કોઈ કર્મ એવું કર્યું છે કર્મ ફળ ચાકું એટલે શું કે આપુ ની ક્યારે લાયા તે ઉપરનો ગરમ ખાવાની તમને છૂટ છે પછી ગોટલો શું કરો તમે બી નાખે છે ઊગે તો ઘર માં મુકે થવું હોય તો ખાવે ત્યાં કે નાખો ઘર What are you doing?